હું શું છે તમને નક્કી કરું તમે આ છો હા નહિ એટલે તમે બદલાવ છો પેલો બધું નક્કી થયું નહિ આપડે કઈ તમે શુદ્ધાર્થ ના આપડે ને સાસર માં લખ્યું તમારું તો એવાનું પછી પાપુ છું તો એ તો ભગવાન પડે કઈ ભોગવ નઈ આ જુઓ સાસર લખીશું કે ભોગવાન પડે કઈક કોઈ તૈયારી નઈ કરવી બિલીપ બેસી ગઈ કેવું મારા શાસ્ત્ર માં લખ્યું હોય કે કર્મ બધા ભોગવવા જ પડે એટલે એ બોલે જ ને બચારો કે મારે કર્મ ભોગવો આવે જ ને શાસ્ત્ર કઈ એક જણા માટે લખ્યું છે બધાના માટે લખ્યું છે પણ એનું માન ના પેરું માન આવે ભોગવાન દાખલો કઈ જાગીર માવી પણ ભોગવ આપ્યા ને બધા वेपारो एट बढ़े नहीं तो एमज के જો આનંદ સુખ નું ધ્યાન ન મોગ ત્યાં રસ્તો સુખ્યો હોય કેવું હોય છે રસ્તો દુખ્યો હોય એનો તપ કરો જપ કરો સારું સામગ્રી મળે પણ તો એ તો કરવું ને તપ કરવા જપ કરવા સારું લાગે ભગવાન બતાવ્યો આખા જેવો પછી ખંખે રેપ કરતા બઉ દિશા ની ત્યાગ બો કરતા કંટાળી ગયો સાધુ સાધુ ના પણ શોખ છે ને શોખ નો વિષય છે बुद्धि तप जब करेलो लोदी फरजियात करें बदले तो यू साध बदलाल बोले આપડે નિકાલ કરે પેલા સંગ્રહ કરે છે રાજી ગુજરી સંગ્રહ કરે એનું ફળ ભોગવવા માટે એનું ફળ એવું જ આવે મીઠું દેવગતિ એ ગતિ એવું यार कितना हैड़ाबा थे छोनो एम दा दा कोला बसो चलो नाचा रे तुमको नाचाए क्यों नाचे ना कहता है कि क्या किधर से भी हो अगर नाचे से नाचे कहते पर दिए नाचे है पर दिए नाचे है माल कहता नो नो खरासा ઓ સ્માલ જટતા તા બે બેઠી છે અઠી છે એ હલાવો પડે પછી પછી ચાલો નહ હા આ અમારે だっ યાર ઓગે દે આ એ જો જો બોલું તું કેરો સાફ કર લો બકરી બધું થઈ ગયું છડી ગયું આરે બાધા આરે બાધા છે પણ બટાકા આમાં જોડે બપાયા તો એ બટાકાની અસર શાક ને ના થાય બટાકા મુસ્લિમ માંથી ગુનો થઈ ગયો કેટલા મુસ્લિમ તો એવું બોલ્યો હિન્દુ નર્મદા પાક નથી બતાવી ગયા પાક નથી બતાવી ગ કસાય ઓછા થાય વ્રત કચાય ઓછા કરવા માટે કસાય ઓછા કરવા આપડે અંકર ને તેમત રહેવાનું પણ આપડે દાખવે નથી આપણે જરૂર એ બગડ્યું ચાલ્યા જ કરે કોમ પતા ખુબ પૂછકર કરે છે મિત્રી પાણી પછી રાજુ આ કારણ કે કોર્ટ કચેરી નથી કોર્ટ કચેરી વાર તો આટો ને આવી પત્ ના એ રસ્તો મને મને કૂચો મને શું કૂચો કઈક મેં ઈરાબા નંબર પર લખાયા છે આપતો પુત્ર માટે એ સંકલ્પ કરોલ્પ હજાર દસ હજાર મારા પાસે કરી ચાર હજાર આપશે દસ હજાર નથી સંકલ્પ કર્યો છે આ કેરવાની સંકલ્પ લો તો ચૂટે નહી સંકલ્પ ના કરીએ તો છૂટે નઈ લાખ રૂપિયા આવે ને જાય પણ અપાય નઈ સફાય નહીં કાયદે તો આગળ કઈક તમે જવાબ કેમ નથી લખતા કાગળ નો જવાબ કીધું ને કે તું કોસ્ટમાં નાખે એ વિધિ છે વિધિ જેને સંકલ્પ વિધિ છે દાદા મનમાં કરી તમારા શરણ માં કરવાનું સંકલ્પ કરો મન માં કરો ચરણ માં ઉપાદી પછી ઉપાડી થઈ જાય અને હા દરેક બીજું બીજું બધું થી જ છે પણ આપતા મંદિર માં આ બીજી બધું સુગ્રણ મંદિર માં જવાનું છે એ બધું ભગવાન ના મંદિર માં તો દરેક ની જોયું છે આપે એવું મંદિર બંધાશે સ્વામી નું મહાદેવજી નું ને કૃષ્ણ ભગવાન તો કે આ મંદિર આના જે સ્પંદનો છે પરમાણુ છે વાયબ્રેશન છે એ આખા આખા જગત માં બધી દર્શન નહીં બુદ્ધિ સમય દર્શન નહીં પણ સમય બુદ્ધિ ફેલા છે અને સમ્યક દર્શન તો અમુક જ ઊંચી કોમ માં હિન્દુસ્તાન માં છે લોકો બીજી પાસે બુદ્ધિ સારું મળશે તમને શોધ કરવાથી ઓછું થઈ જશે બધા તમારે કોઈ કોઈ કેસે પણ આપણે જુદા આ જુદા રસી કે જુદા રસી કે વાંકા નઈ નથી વાંકા આવું ઘડતા રહી છે નાગરિક આધારથી એટલું છે એ ગામ માં છે ચાર હજાર માણસ જન્યુ લોકોને પછી લોકોને ક્યારે આરામ થી ગુસ્યું હતું રાતે કે બધાના સરખામણ ના હોય પણ હે બાબા બોર સીધી બાબા છે ઉમર મોટી ગણ સીધી બાબા છે ને કસાઈ ના કરવા તો કસાઈ છે એમ છે કાલે સવારે આજે સવારે આપડે વાત થઈ ને પેલા રસી ભાઈ जात्राए जाए जवा रजा लीधी प्रतिभा कसायछा कसायो निवृत्ति जवो जो हाँ ये हेतु होविए तो जात्राए जी ने उलता कसाय बांधी हाँ बैन ना प्रश्न एनुसंधान म કે મારે સમજો કે કોઈ ઠેકાણું થાય કે જ્યાં મને કસાય થાય એવા સંજોગો કે શું કરવું આગળ પાણી જતાં અધિકાર તમારે તો તમારે નિકાલ કરવો વાણી બોલનાર નહીં તો તમારે મથે મે <Chall mistaken> અરે જહા દેવ તો ક્યાં ગાવ મત કટાયાની દીજ્યા તો હા એ જેમ નું કહેવાનું એ જ છે હા જહા દેવ તો આવતા હાયે લાગી દેવા તો કે ઉપરથી કોમન મારો માનન છે ઓટોમેટિક કુટી જતો મારો માનન છે કે આમાં આપણે જેમ બોલતા એ વધારે વધારે ઓટોમેટિક કુટી જનતે બરાબર કુટી દેતા તો કદાચ એ કે જો આપણને કે ક્યારે તો આપણને બતાય નહીં કરે है को था जगह सगासाएगी राखे तंबा निकाल करो छूटी जाए कसाई खाए नही मार आज्ञा पाई आज्ञा पा जो बंदा ગયા ના <rires> <test concealer> બે લાખ માં કે આપે કહ્યું કે ના લાખ માં આવે ને જેનો હું લાગતો મારા દાદા એટલે પ્લસ માઇનસ પ્લસ માઇનસ થઈ જાય આ કોઈ દાદા ની વાત પેલા ની છે ને શુકવાર કરી ઉપાય થાય કેમ થાય એક નક્કી કર્યું એ મનમાં મનમાં ન્યાયા એ મારો દાદો છે સામે આપણું આપણું જે કરેલું છે એટલે એમ થાય છે એમ જ માનવું ને આપડા આપણા હિસાબે જ થાય છે ને કેમ મને નહીં કેતા મને કેમ નઈ કેતા આવું કર્યું છે હવે કઈ ગયું બા દાદા ની આજ્ઞા પાડે તમારે દોખંદરમાં આપે બંધ કરી દીધું હવે હવે કઈ આપે તો બંધ કરી દીધું એ કઈ પણ મી હા બંધ મારું જ વાર એ કઢાઈ બંધ થઈ ગયા પણ મારા પ્રભાવ તુરંત આ બાજુ કઢાઈ લોસાર ને કઢાઈ મોક યારો રસ્તો છે તો તમે નહીં બરાબર મારા પર એકલી થી નામ લેતા સહીરાક જેવું છો બધા પર છે તમને મેં બહુ ડરાયા હતા મને નથી તો પણ આખી નોટ તૈયાર થાય છે કેને કે આખી બસ છે બરાબર વધાતો આવો મિત્રે ગેસ બેન હા રટા તો આવું છે બરાબર તો ત્યારે આખી નોટ પૂરી કાલ તો ઓછી પડ છે વાહ એટલું બધું છે બરાબર બરાબર તમને વાત છે અરે બરાબર તીખે તો જાય તો જી હા તો حاجه મારે છે એટલે બોર પણ તેલ ચાલે દેખ મત તો કઈ કકો કોઈ મરે નહીં મોક કેની કે મરને તો મોકલે બર થે મર બેહી મરે લે બોર આયે એટલે ને ફરી નહી પ્રશ્ન કરેખાય ફરી પ્રશ્ન નહીં પેલા હું એમ માનતો હતો કે મોટી મોટી વાતો હોય તો દાદા ને સોંપવી નાની નાની વાત દાદા ને ક્યાં હેરાન કર્યો રાખ સાચી દાદા લોકો પણ હવે તો નાની હોય છે ના કરું તો ઉપાય ના મા હૃદય નું છે ને બરાબર છે ને બધું દાદા ના માથે રાખવું તે દાદા માં તો એટલે આ દુઃખ તો સર ના થાય છે દાદા નિરંતર એક બીજા ને હાથમાં આવી જાય છે તમે આ બગાડ્યું શબ્દમાં જીવતા અમિશય લાગેરિકા ગયા હતા નહીં કે પુસ્તકો ભેગા થતા બધા એટલે હું પેલા સમજાવી દઉં લઈને કેટલાક માણસ સમજદાર સમજી ગય કે આ માણસ આટલો એક સરકાર ની કેટલી રકમ નાખવી તે બધી મને કહેલી પછી મારે કોઈ અગુ નથી દાદા છ મહિના ખબર નથી છ મહિના હા ના તો નિવત થઈ ગયો કેટલા આપડે કહીએ તો પણ માને નહીં રાતા માને એમ તો થાય પાછું કેમ કે આમ કરતા કરતા મારો જાન જાય કે જાય તો હા આવી રીતે વાત કરે હા એવું મેં કેટલી વખત કહ્યું હશે ક્યારે વાત આપડી જ હતી નથી આપડે પુસ્તક મારી વાણી બહાર પડી જતા બધા લોકો છે તમે કોઈ વધુ નથી એમાં શું વધુ છે લાખો પુસ્તકો સાચી નથી આપવા માટે ઉઠતું હતું અંતર આપડે બઉ કામ લખીએકો શું કામ આ જોખમદારી રાખવાની નથી દાદા નો એકબો જો બહાર પડી ગયો અત્યારે નહીં કાલ એટલો બધો થઈ ગયું મારણ કે આમાં સારી વસ્તુ વાપી તો એ જ નહીં પડતી બજાર પડશે કાગડા કેવા કેવા કાગળો છે એક એક શબ્દો અને અડચણી કળતા એ બધી અધ્યિત છે અડચણી કાર્ય છે અર્ચન માનું છે આ ઘટા सब कुछ मिलेगा ये नहीं मिलेगा गाड़ी है गा। जाए। जाए। जाए। को जाए। जाए। दे गा। तो तो मंदिर દવા ના ઢીમડા મારી નઈ પણ જઈને રાખો એટલે પાણી લાવે છે स्वरूप मोटो अंतराय खे अज्ञानता है સ્વરૂપ શું સમજવું અડાઈ નું સ્વરૂપ શું સમજવું દીધ એ વાત હોય ના કરે એ અડાઈ નું સ્વરૂપ પોતાના મતે ચાલે પોતે મત કરે ના મગે અમે કોઈ પરિણામ કહીએ દબાણ નાખે છે પરિણાની આજ્ઞા ચાલવાની આજ્ઞા આ રેજ હોય બધી હારે વાળ માં થઈ ગયેલા આપે કહ્યું કે દૂધ અમારું થયું છે પછી એ ફરી એ જ રિહાય નહી મા પાસે મનાવ્યું અને જમવાનું થાય પછી ટેબલ તો ચાલુ થઈ જાય જોડે આવે છે એવું કોઈ જોડે આવ્યા નઈ કચ્છમાં જવાનું જવાનું હતી નામી નીકળી નામી હતી નામી ન નીકળે નીકળત નામો ન નીકળત નામા નામ હોય હું શુદ્ધાત્મા ચંદ્રકાંત ની નાનામી નીકળવાની હું શુદ્ધાત્મા ની નાનામી નહી નીકળવાની અનામી અનામી હોય પણ નાનામી ને ને ને બીજું પાછું ये ताबुल गिरा है ताबुल करा मत हां ताबुल माग तो बंद बंद बंद ब्रह्मला देना पोतरा जिला तेज बड़ा दबई जाएंगे मैंने एक दालतरा आगू गिरी थी ये तो वातावरण फेंक दिया था કરાયબા છોડીઓ વિધી કરાવે નોડિયો છે હારું દેખાય છે દાદાજી સારા માણસ ના બધું ખોટું દેખાય જાત જાત ના આરોપ કરે ત્યાં ગભરાઈ ગયેલા બિચારા સારા માણસ એ લોકોએ નાખ્યું મય દૂધ માં મીઠું નાખે શું થાય બાર નું પૂજા વાર્તા વાર્તા અમારે તો ઘર માં રિયાત નહીં થોડી ભાગી રહ્યું થોડી ભળકી કરતી બારનું પછાડ્યું હોય કોઈ તો એટલે આપણા આ પ્રજા એ ને અમારી પ્રજા છે આઈને ઉઠી આપણે સાચું કરવું જોઈએ એ હિંમત ના આવે ને એવી અમારું કામ શું બે